કાર પેલા મારવાડી નથી સમજ પાડી ને ભણેલા છોકરાત્વે જગતમાં શાસ્ત્ર કર્યા છે સમજાયું નથી લોકો કોને મિત્ર છે કે સમજણ એવું બધું કે અવળી સમજણ ઊંધી સમજણ ભૌગલિક સમજાણ પડી ને પણ તે શું છે અને કેમ તૂટે એવું સમજ્યા થાય તો પછી આને તો કાઢવું જ પડે આપડી વાન બીલો બધી એનું નામ જ મિથ્યાત્યા છે અને રાઈટ બિરુ નવસંકેત એ ખોટ આપડા પચીસ પ્રકારે એવું કયું છે પચીસ પ્રકારે મિથ્યા તો એ પણ માને સાધુ ને કુસાધુ કહે કુ સાધુ ને સાધુ કેવું પાયો ન કરો છો એ લોકો માને છે નકશામાં પથ્થિમાર થી કર્યા છે પાયો જ નહી પાયો કરીને પેલો માર કરવાનો માર થાય થાય તો ખતર તારા બિચારા એમને કશું લેવા દેવા નથી ને આ રોંગ બી લોકો ભાડવા જ પેલા પેટા ભાડુ ભેલા મૂળ ભારત ને નામ લખ્યું જેના નામ તેને નામ પેટા પેલા હળ હર નીકળી જાય પછી આ તો પેટા ને મૂળ ને ગાડ કર્યું તમે સમજાય બધું કઈ સાચા ધન નું હતું ગમે તેવા ધર્મ માં બધા ખોરાક બધા દુષ્મકાળની અસર મારા શું કરે એને હાલ લખતું છે તો ત્યાગ કર્યા પછી પણ સમજાતો જ નથી ત્યાં આગળ પણ બીજી રકમ માં રકમ જ ભૂલ છે ગુણાકાર અને પાંચ હજાર માહિર ભગવાન છે એથી જવાબ આવે લખેલો બીજી હોય તો ગયા શિયા કરી છે ભાવના એની સારી હતી અને બીજી એને એમ કહ્યું હતું મારા ફાધર કઈક છીએ જયારે વટાવા જાય ને તારે ખબર પડશે વટાવા જાય ને ત્યારે ખબર પડશે કઈક છે તું તારે ક્યાંય સોનું મૂક્યું છે તો અત્યારે ખરો પછી ખબર એક મગજ આ ભાગે એક જ દીધો એક ટિકિટ બધી હોય બધા આપડે જેને પૂછીએ તો એ ટિકિટ મારા જેવો કોઈ ગયો હોય કે આપડા મહાત્મા વિચાર આપણે આવે આ મારે છે સમજણ કોના કરે સમજણ કે આપડે એટી કેટલો કે બીજું બઉ હરિયો કરે કાંઈ અર્ધ દક છો ને અડધો લાખ રહ્યો ના કોલસામાં લાકડો ના ના એલસાકડું ભરેલું અડધું કોલ જોવા ને એને શું કરે કે તું અર્ધર કેવાય શું કે અર્ધ ચકદર અર્ધ ધક્ સમજવું પડે ને મનુષ્ય અડધો કોલથો દેખાય છે અડધું લાકડું દેખાય છે આ લાકડા ની વેચાતું નથી કોલસા માં વેચાતા નથી ક્યાં રાખવાનું કઈ રવા દેવાનું એવું આપણે મનુષ્ય માં અર્ધદગ્ધ છે ના કામ માં લાગે સંસારમાં હોય કોઈ પણ જાત ની સ્મૃતિ નઈ એનું નામ વિકરાક સ્મૃતિ ચોટેલું હોય સ્મૃતિ સ્મૃતિ મહાન પુરુષ બૌ હોય એટલે વખાણે છે બઉ જાય પણ એ સ્મૃતિ રાજદેશ ના અધીન છે રાજદેશ ના બધી યાદે હતું એટલે જેમાં જેનો રાખજે તે એટલે સ્મૃતિ રે બાકી જગત વિસ્મૃત વિતરાગતા વગર વિસ્મૃત ના થાય શું કઈ અને જગત વિસ્મૃતિ ને મોક્ષ કે કોઈ વિસ્મૃત ના હોય જગત એક કલાકે વિસ્મતી ના હોય ને ગમેડો ઊંઘી જાય તો બાકી જાગ્યો $8000 તમારી કેટલી રહેતી સ્મૃતિ ને એવું બધું હોય ને તાર મગજ જલ રે આ કરે એટલે પછી જ્ઞાન માં હું રે ઊંઘી રે સમાધિ રે માણસ એના કરતા વધારે યાદ રહ્યા કરે તો જ્ઞાન મળી ગયું બહુ પ્રમાણ કેવાય ને કશું યાદ રહે તો ચારિત્ર મોહ છે શું છે આ રાગદેશ ચારિત્ર મોહ નો કેવું છે લાયક લાયક હા બરોબર છે પણ લાયક હોય ત્યારે રાગ હોય ત્યારે લાયક હોય ને એનો સાર લાય લાયક નગ એટલે શું કાર્યક્રમ કેવો હોય તો એના તરફ ધ્યાન રહ્યા કરે આપડે શું કહ્યું આપણે ના રાખવું હોય તો રહ્યા કરે અને રસી આરતી એને રસી આરતી હું રૂમ માં બેઠો એટલે અહીં બધી જગ્યા ખાલી હોય તો હું અહીં આવી ગઉ બે તકિયા મૂક્યા હોય ઊંચું હોય તો હું અહીંયા ગયો માટે રાખ દે તો રાખ થયો ને એ ચારિત્ર મો આ ચારિત્ર મોતું નથી આ રીતે ये तो नो थे? नो नो कसाँगे। नो कसाँगे भाई तो नो कर आम सब विधि कराता कई नवी जात नो अभाज थे नही तो विधि करना भड़के ભાઈને શું શું કેવા કર્મ સમજવું પડે નઈ